ચારિત્રો નથી આપડે ક્રોધ ના કરતા હોય પણ એને ગુસ્સો તો છે એ ગુંણું ના કરવા દે શું વ્યવહાર નું ગુંઠાણું ના કરવા દે બાકી કલાક માં આવું બન્યું નથી દસ લાખ એટલે એમ માટે છે છઠા સાતમા ગુણ સ્થાનક સુધી પ્રવચન કરે શાસ્ત્ર લખે પછી ના કરે પછી પણ નિશ્ચય માં તો એવું નથી નિશ્ચય માં વાર જ વાત છે એ આજ એમના આજ એમના જે પર્થ છે ને એનો એનો બીજા બધા ગું એક ઘંટા ના છે છે અડતાલીસ અડતાલીસ મિનિટ ના ચડે ઉતરે ચડે ઉતરે એવું કહ્યું નઈ આમ જ રહેવું જોઈએ હું શુદ્ધાત્મા છું એની જાગૃતિ પૂર્વક રે અનુભવ થી લખરે એટલે નિશંક થી અનુભવ છે તેથી તમને બીજા માર્ગ આવે છે ને સર ને આ બસ કસતા લાભ પૂરેપૂરો નામ લે તે અલી છે એટલા માટે અમે કરીએ છીએ કે પ્રમાણ ના કરો શું કહીએ પ્રમાણ ના કરો હા પુરુષ થયા પુરુષ થયા પછી ઉપયોગ પૂરો પૂરું પૂરું સમજાય છે ને સમજાય ખરું પૂરું અમારે નિરંતર ઉપયોગ પૂર્વક હોય બધી વાત અમે આ વાતો કરતી અમારા આત્મા નો ઉપયોગ તમને ઉપયોગ પૂર્વક સમજાય છે થોડું થોડું સમજાય લોભ લાગ્યો શું કરવું છે ગયા જઈને ખાવું છે ધન્યરે જીવન હા એવું ના ખબર પડે પોતાની જાતને હોય શું પામ્યો છે એવું ગજબ નો પદ પામ્યો છે આખા દુનિયા નો મોતી કરે તો આ એક હીરાની કિંમત માં આવે માંગે તમે ઘેર ગાવન્ય મે નિસંગ આત્મા કબૂલ કરો નિસંગ પણ કોઈ દાડું ક્યારે બન્યું જ નથી શિષ્ય ને શંકા ઉઠ્યા તો રેજ નહીં થયું આ બધા દોઢ કોલ કરી સ્ત્રીઓ મોડો થાય બધા મધ્ય પાડનારા માણસે શું કરવું છે હું કઈક છું હું કઈક છું પાયો ના એટલે કદાચ પહેરી એ તો કેબ ઉતરી જાય બે પહેણી કરી એક ના બધી ટુકડા સમજણ ન હોય નવી વાત સાંભળે છે એમાં થોડા જ્ઞાન લીધા ને એટલા અનુસંધે બાકી બધું જાય આ શું કર્મ નો ફરાયો ને ત્યાં ના ફર આજ્ઞામાં રેહવા જ ના દે શું ભારે કરીવડા છે ને કેવું વાક્ય બોલો છો ભારે કર્મી જીવડા પામે ઉકેલ લાવશે જયારે એ અંદર ની ગુગરામણ માં ગ્રાહક દૂર રહ્યા છે તારે અંદર સરસ ચાલશે અંદર એવું પેલું અંદર થાય તમારે કઈ થતું નથી તો પછી એટલું તમારી બધી ના થાય જંગલ માં દવ લાગેલો જોયેલો હળગ્યા પછી લાગ્યા દાડા ના દીધી ઠંડક શાંતિ થઇ જાય છે ને ક્ષણે ક્ષણે ક્ષણે ક્ષણે થાય છે તમારી પાસે ચક્રવર્તી રાત છે આ ખેતી બગડવા નથી આ તો શ્વાસી લાયા છે આપડે કઈ લાય તમે ભાડું લઈને આ કાઠિયાવાડી ભાડું લઈને આયા અમારા લોકો ભાડું લઈને આવ્યા ભાઈ અમે તો થોડાક રૂપિયા લેતા આવ્યા ખરાબ ભાઈ હોય કામ કરે જાવ શું કરો કામ કરે છે